તમે સમજો ત્યાં પણ ખા પીવો તો એ મોફ માટે તારીઓ પહેરો પેલા તો કયા ગમે ખબર નથી કહેવા છે ખબર નથી જ્ઞાની નું એટલે હા હેતુ પૂરું ગયું જૈન નું કરે મારી બધી વાર હા દાદાઈ બેન છે એ બધું હોય દાદા નથી એવું કરતા આમંત્રણ પરત કે હજી હું સવાલ પસારી કર્યો હજી હોય જજો મારા ચોરંજો માં ભાઈ છે એટલે મને થાય કે હું આવું મારા ભાઈ છે ઘરે લઈ જઈશ તમને ચોરંજો માં હું જાડા પેલી મંત્રીલ જ હે ન તો ટેલી દે હા હા પડી ને બોલા હે હર બોલો હા એટલે કામ આ દેવા હા ની દેવા હા તો તો જવાની ના નથી મંત્રીલ ના પણ આ લે જ જનતા બોલા હે હા ના ઓકે મંત્રીલ ની ના ના મંત્રીલ ને મંત્રીલ તો તો ના સર કાકી જોડે દેવ છે હા હા ને મંત્રીલ ના આ કાકી જોડે ક્યાં દે દે સો વી ગોઈંગ એન્ડ રામભાઈ આજ્ઞા વાગે ને આજ્ઞા વાગે આજ્ઞા લેવાય મોટા માણસો ની નિર્ણય લેવાય બધાની વચ્ચે દાદા ના સસલ માં ગમે ત્યાં જોવું હોય તો મારી આખા ગમે છૂટ છે આ છોડશો નહી એમ હાલ આ નિરંતર એ લોકો કહું છો ના બરોબર છે પણ આ જેમ છે છોડવાનો બીજી સપર સફળ મારે કરવાની હતી છોડીએ તો અમે અમારા જેવા કોઈ મૂર્ખા કોઈ નહીં તમારા જેવા હલકા શબ્દો નહિ ભાઈ કડક શબ્દ બોલે શું બોલે જણાવો ને જે દેહે જેના થી પટન તરફ આવ્યા જે દેહે જેના થી પટન તરફ આવ્યા સરસ અર્પણ કરતા અત્યક્ષ નહી આપી શું કે શબ્દ અમને બોલતા આવડે નઈ ને તમે ના આવડે પટનતર શબ્દ તમે વાંચ્યો આવડે નઈ આવડે જ્ઞાની પુરુષ કહેવાય કોઈ જ્ઞાની ગમે તે નાતો રહે પટન તરફ સર્વસ્વ ફેર દઈએ પટંત આ પદ અતુલ છે અતુલ એટલે તુલના કરી શકાય એવું નથી કેવું છે દસ રથલ હોય સાઈડ રડે કહીએ એ સાઈડ રથલ આમ આવડું મોટું દેખાતું હોય અને પેલું દસ રથલ આટલું બે હરકું જ છે એમ કેવા જઈએ તો કેટલું બધું નુકસાન થાય છે ને દાદા दीकता छुट्टी दीकता है कहु ये ने अमे सत्संग દાદાજી ની દ્રષ્ટિ પડેલી છે એને છૂટકો જ નહીં મળે પરિણામ પામવાનું જ છે અરુણભાઈ ને કરતા પરિણામ તમારું પામવાનું જ છે સો ની હું કેવું ભાઈ લોકોને આ ભાઈ અરુણભાઈ ને બેન ને છોકરા એટલે હવે નહી આપને સોંપ્યા પછી નહીં રડવાનું ક્યાંથી રડવાનું હવે પાછા છોકરા છે શરીર ને પોષવા માટે દૂધ જ આવતું પાણી છોડિયા બે છોકરા આપડે એક બાબો તે દૂધ પી દીધું કે બીજું દૂધ બે તણી તણીઓ પી લે બાબા ને આટલું દૂધ પી દીધું બે દે હીરાબાની કેટલું એ હતા કે છોકરા ને છોકરા છોકરા બધા કેટલા છોકરા છે આ ચાકરી કોણ કે છોકરા પોતાના છોકરા બોલે હું મારે થતું નથી તમારું એટલે આવું કેમ બોલ્યો તમે કેવું તમે કેવું તેમ ભાડું ભાડું ભારે પડી માં મો છે જમે ઉધાર ખબર નહિ પડતી આટલા જમેલા ખાતું ને આટલું બધું ઉધારે શું કહ્યું જોયું જે આપવા આવે તે બધી ખબર પડશે મિલકત આગળ અમારી મિલકત એકલી રાખીને બીજી દાદા ને આપી દેવાનું તારી બોલી વચ્ચે મારે શું આપવા ખબર પડે આપી શું શું પડે ની સમજી કાચે શેડો બી પેલો શેડો દેખાય પછી એ દેખાય ના દેખાય હોય તો તમને પૂર્વ માંથી આવતા માણસો શેડક દ્વારા કરશે પશ્ચિમ માંથી આવતા નહી પડે એની ચિંતા હવે નથી ના એ ચિંતા તો આવે નઈ કમિંગ કરી નાખશે તમારે રાખવી પડે તો જયારે મને બધી યાદ મને એટલે બાળા છે પેલા થી સમજણ ના પડે કે એમ કહીને મારે મોક્ષું રહેલા સૂર્ય બદલાયા કરે આપડે બદલાયા કરે રામના બદલાયા કરે બધું બધા કરે છે તમને આવું જતો ગમે છે પૂછે છે કે શેડો ના દેખાતો હોય તો ક્યાં બેઠા હોય નામિંગ દેખાડે બેઠો હોય અને ઉભો થઈ જાય આપડે સમજી નિક ત્યારે દેખાય છે તાત્કાર તો બધો થાય ના થાય બોલનાર ના પડી હોય પણ હમજેર પડે તેને તો પૂરું હમજેર પડે બોલનાર ને એનો પૂરું પરમાર ના થયું ભાઈ શું પરમાર થી પૂરે પરમાર્કુભવી ના ગિફ્ટ કેવાય કેવા વાક્ય બોલે ને લોકો ને કોમ લાગે ગીફ્ટ રાગરપુર શુરવે બણેલા એ તો અનુભવ થયલા હોય ને ત્યાર કે આ બધું હમ પ્રાચીન સદમાં શીખલા ને કમિંગ ઇવેન્ટ્સ કા છે તેલવે કોઈ નો પરમાસમ નમ દેઈ છુતારી એમાં પેરા દે હમ દેના પડે હા એ શેડો કે આવે કેવો પડતો છે કે કાળો ધોળો રમાય છૂતે છૂતા આ ઇવેન્ટ સે શેડો શેડો શેડો છે શેડો છે આવતા હોય તો આપડે સમજે મારા માટે તો પેલી વાતો ચાલતી હતી દાદા પેલી વાત અહીંયા તારા લોકો તો કે દાદા અમીર કાવાના છે દાદા અમીર કાવાય લોકો કે ગયા હવે અમેરિકા ના પણ વાતો ન્યાય નઈ કરતા બધી સારું પગ વાળી સારું હતું મગજ સારું ગયા નહીં જયપુર પછી કર્યો બધું આખો રાત દાડો ભર્યા કરો તો પૂરું થઈ જતું રાત દાડો ભર્યા કરો તો પૂરું થતું એક દાડો નવરાશ નહીં રાખે ને જુદી જુદી બાથરૂમ બનાવ છું ભાઈ જો આટલા વર્ષો બાથરૂમ લેતી બાથરૂમ અમને બચાય છે કારણ કે દાદા ને પૂરો ઓળખતા નથી પૂરી સમજ નથી પણ પંડિત ગણા એવા લોકો જે લોકો ગીતા બરાબર ભણ્યા હોય બરાબર બીજા બધા શાસ્ત્રો બરાબર એવું શબ્દ બોલે આવે એવું દાદાકાર નથી અમદાવાદ આવકાર સમજે ગીતા માટે બોલો એટલે બોલે પણ સમજ નઈ એટલે એમ દોષ બહુ ના થાય મતભેર પડી ગયો કઈ વામ થાય લો પડી ગયો બરોબર પછી વિરોધ થઈ ગયો તો મારી નર્ક ની અધિકારી થાય સાતમું નર્ક કેવું કરો છો એવું થાય તો વાંધો નહી તો એ લાગે એ લોકોને આપડે વિચારિક બધું આપડે મારું સારી થઈ બાબત કરવાની મોટો થવાનો કોઈ થવા તો ગમે નહિ પણ દાદા દાદા કેશ બે ઉધારિયા ડેમ માં બધી ભંગ કર્યો ઉધારિયા ડેમ માં કેવું ભંગ કરવા હોય ને બેનો જે ગુજરાતી શીખી ને એમને તો એ બનાવી દઉં તે ઇન્ડિયા માં બધા લોકો દર્શન કરવા એ બનાવી દઉં ગુજરાતીએ આશીર્વાદ આપવાના હજુ મગજ નું ઓપરેશન કરવાનું છે છે બહુ શેર ફેરફાર બહુ છે પણ દાદા એજુ એને મારો મબ્યુદ પડતો છે તે પૈસા બાબતે હું એમ કેમ કે ગટર માં ન જાઉ અહિયાં સારામાં ઉપયોગ કરો પછી ના છૂટ કરીએ ગજામાંથી કોઈ કેજા વડી ગયા આપડે જાણે કે આ ધ્વા પાર એવું નથી પડી ગયા કરવાનું અમે લોકો દૂર થી જોઈને પણ જોઈએ છે કે એના માં બહુ ફરક પડ્યો ખુબ સાત ગોરી ખડાય છે તો રામ મોહનભાઈ ઉતાવળ કરે છે એમને સાત ગોળી ખવડાવી છતાં હજુ કરેલું ઉતાવળ કઈ નથી કીર્તિભાઈ ગટર માં જાય બિન જરૂરિયાત ને આપડે મળી ગયેલું છે ये हम जरा पूछ रहे हैं कोई कोई का आएंगे ने हां तो बैठे क्या तो बैठे नहीं मतलब नहीं है तो नहीं है बाबूजी के नहीं कोई पेड़ा तो जाए देश की दाना તૈયાર ગયા તો બધી જોઈ લો ફરી વાર ગયા વસ્તુ આમ વાલી વસ્તુ ઓપરેશન થાય છે હા કોઈ કરતો નથી આ તો કુદરત નો છે સડવા મળ્યું કે તલા રિસ્પોન્સિબલ કોણ કોણ આ કાળ કુગ નથી કે રોગ કલયગ છે ચાર પગ પગ દસ પગ ચાર પગારાફડા કુદરત ગમે નઈ કે આવું બધા સારા માણસ ફફડા અત્યાર સુધી કાળો એમનો હતો ઓગણીસો ને ઓગણ ચાલીસ થી ઘઉ ની અડધો ટકા કોકરા હોય તો ઘઉં લગ્ન પણ અથા માં તો ઘઉં કહેવાય ને કોકરા તમને કેવું લાગે કુદરત ક્યાં ગુણ્યા હોય મટી કોણ ને કોકરા કોણ કે છે પૂછો મર્યો પરવા ને કહ્યું હ ભાઈ પર ભ્રષ્ટાચાર કરાવડાવે છે આ જગત લોકો પરણે ભ્રષ્ટાચાર કરાવડા છે ના કરવો પડે કરવો હોય તો એ કરવી પડે ને એવા છગન જવા આઈ ગયા ના કરવો પડે આખી જગત અત્યારે ભ્રષ્ટાચારી થયું છે એમાં વિચાર બધાને કઈ કરવું કેટલાક પર કેટલાક ના કહીએ કે વહેલું ઉડાડો કારણ કે અમારા માટે દુનિયાનું કેન્દ્ર આપડે તો હિન્દુસ્તાન ને ઉગ્યનાયન મારો દેશ આખો કેવાય દેશ તમને વાંધો નથી ને લડિયો થાય આપણા મનમાં ભાવ એવો રાખવો કોઈ જીવન દુઃખ ના હોય પોતાનું જ પ્રોજેકશન છે ભગવાન હાથ ગયો નથી ભગવાન તો નાતા પરમાન વિતરાગ કોઈને આડે નહી લે નહીં તો આનંદ સારી જવાબદારી પોતાનું પ્રોજેક્ટ છે ભગવાન વિચારે બચાય એટલે હિન્દુસ્તાન લોકો અને બે લાખ ખોટી શું ભગવાન ઉઠ્યો છે હવે તારો ભગવાન ભગવાન ના આરોપ કર્યો કઈ જાય તારો ભગવાન આક્ષેપ ના આપે બીજા લોકો તો દાવો મળે છે ભગવાન રૂઠ્યો અને પછી પેલા સ્ટાર્સ હો ને તે બિચારા પહેરેલા છે છોગાર ના હોય દેવો પણ છોકરા ના હોય એ પહેલા તો છે પણ ડેરીઓ જોડે દેરીઓ જોડે ગ્રહ નું ઉઠવું પડે બિચારા ને આ બધું શું કર ના ગમતું હોય બીજું ફરતા દુઃખ થતું હોય અને બઉ કડવા આવતી હોય તો એનું નામ દેજો તો આનંદ ને બઉ બધકા બધતી અરે એક જણ તમારે એવું કહી ગયું શું તમે હારી થાય કરો છો આખી રાત આપણને પેરવા બરસ કે આપણને આપણ તું નથી મળે અને શબ્દ હાર્યા લાગે તારી કિંમત વધતી જાય હા પણ હા રામ થયો તું સીતા કઉ તું રામ દુનિયા બનાવી નથી ભગવાન આરોપ આવી ભગવાન મને એને કુંભાર મો છે શું ભગવાન કુંભાર ને બેઠો બેઠો કરી એતો કો માટે હળ સમજવું માટે ભગવાન ક્રિયે છે ભગવાન ક્રિયે છે હું બહાર નીકળતો ભગવાન ક્રિયે છે પણ અહીં હોય હું તો હાથે રડવું જોઈએ ના રડવું એટલે ભગવાન ફોરેજ સાયન્ટિસ્ટ કે શું કેમ તમે નાખો ને સાચું હોય તો રમઝન પડે બાય મુસ્લિમ શું કહ્યું છે વાર્ષિક વાર્ષિક શું છે મને આપણે ઉઠાઈ લે ભગવાન જો ઉપર હોય ક્રિએટર તરીકે પકડી જાય હોય નહીં થાય તો એની શંકા છે મેં જાતે જોઈ નું બોલે ભગવાન નથી ભગવાન ના હોય તો આવી ના હોય આનંદ એ ભગવાન છે તો આ બધું છે મને ક્યાં રહે છે તને શું લાગે છે પાર ક્રિસ વાંચતી ના દેખાય ક્રિએચન માં છે પણ ક્રિએચન આપડે તો ના સન્ય જુ ભગવાન નથી ને કચાવાય રેતા મનુષ્ય બનાયેલા ચીજ નું આ ભગવાન નથી બીજા બધા ભગવાન જા જ્યાં કુદરત છે આ જીવો છે દીવો છે તે બી ભગવાન શું છે અને ઉપર તો આકાશ છે અપૂર્વ વાત છે પૂર્વ સાંભળી ના હોય વાંચેલી ના હોય ના અપૂર્વ વાત ઉઘાડી કરું છું શું કરું છું કેટલા વર્ષે આ અપૂર્વ વાત ઉઘાડી થાય જનવારી પાછી દંકાઈ જાય છે ઉગાડી થાય ને તેમ કઈ જાય ઉગાડી થાય નહીં અભણ ડેવલપ ના હોય એમને કઈ ભગવાન ક્રિએટેડ નથી એટલે સ્ટોર બન્યું એટલે કે માટે કોને વાત કરવાની કે જે માટે પોલીસ નથી જે માટે લશ્કર ની જરૂર નથી તમે એના માટે લાયક નથી ને શું તો કોના હાલ નાગા નાગાર લોકો રાખીને આપડી પર વેરો આપણી પર પોલીસ નો ખર્ચો લશ્કર નો ખર્ચો નાગા માટે છે પોલીસે આપડે પોલીસ વાળા જેવા રહીએ છતાં વેરો આપડે પાસે માટેનો ભગવાન બધું આપડે ભગવાન શું છે આ બધું શું છે અમ ત્યાં આઠ કરે છે બાર કઈ ભગવાન નથી એમ કે લોકો જાય વિવેક હોય ક્યાં આવે બોલવાનું ક્યાં હા તો ભગવાન મોક્ષ કહે તો શા ને મોક્ષ એ ક્રિએટર એટલે એનો ઉપકાર તો બોલાય નહિ આપડે આપણે ક્રિએશન કર્યું મોક્ષ હોય એનો ઉપકાર હોય મોક્ષ હોય તો એ મોક્ષ ના કહેવાય ભોગ તો ભગવાન હોય તો એકલો એકલા બનાવી માં અને હોય તો પડેલો છે કુવારો એ કહી દે એ મને સમજો નહીં પડતી ના બોલાય ભગવાન છે બોલાય વાત સમજીને બોલાય શું કહ્યું નહી તો કોઈ થી આમ એવું નાગું ના બોલાય તેવું ઉપર નથી આવું તો બોલવું કે હેલી વાત છે તે ઉપાધિ આવે નથી અને એ લોકો હાથી ચાજ કલ્પના ચાલુ જઈએ